બે હજાર એકતાલીસ ના આ બુધવાર તારીખ વીસ ત્રણ ઓગણીસો પંચ્યાસી પાંચમી યોજના પ્રથમ શરૂ ભાદરવા સુધી એકાદશી દિવસ મહારાજ ગરડા મધ્ય ખાચર ના દરબારમાં ઓગમણી દ્વાર ઓરડાની હોસરીએ ગાદી ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્રના ગજરા વિરાજમાન હતા અને પોતાના મુખાર વિદ ની આગળ મુનિ મંડળ તથા દેશ દેશના હરિભક્ત ની સભા બેઠી હતી તે સમયમાં શ્રીજી મહારાજે કહ્યું છે कपिल गीता માતા દૂતિએ કપિલજી પ્રતુષે જેમીર્તનાય કલ્પતે ભગવનુદર્શના જીવાગ્રેમ્યુ તપસ્થુરા બ્રહ્મ નામ જે કરીને જેવું છે મહાત્મેતા ભગવાન ની ભક્તિ હોય પૂછ્યું છે એ મહાત્મી યુક્ત ભક્તિ આવ્યા શું સાધન છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેવા જે મોટા પુરુષ તેની જે સેવા પ્રસંગ તેમાંથી ભગવાન નો નિશય પણ પરિપક્વ હોય અને કામ ક્રોધ લોભાદ જે વિકાર તેના હૃદયમાં આવે નહી બે પ્રકાર ના ભક્ત જયારે દેહ ને મૂકે ત્યારે એ બે ભક્ત ને ભગવાન ના ધામ માં સરખા સુખ પ્રાપ્તિ થાય છે પ્રાપ્તિ થાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાન ની મૂર્તિ વિના કઈક બીજું ઈચ્છે તો તેને ન્યૂન સુખ પ્રાપ્તિ થાય છે ભગવાન જે પ્રત્યક્ષ શ્રી તેની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થ ઈચ્છે નહીં તેને આત્મનિષ્ઠા વૈરાગ્ય જો થોડા હોય તો પણ એ દેહ મૂકીને भगवान श्यागी आत्म दर्शन प्राप्ति हृदय भक्त कहवाय तो परिपूर्ण ઉદ્વેગ થાય છે કેવી રીતે થાય મારે છે પછી એમ બતાવ્યું કે આ પરિપૂર્ણ નિશ્ચય છે કામ ક્રોધ લોભ મો એમાં નથી આત્મ નિષ્ઠાય છે મારા માટે બઉિક સુખ ની પ્રાપ્તિ થાય છે આરંભમાં ભક્તિ ઉદય થયા ભક્તિ માં આપણે કઈ ભક્તિ કરીયુ વાય છે જેના તપે સૂર્ય તપે છે જેની આજ્ઞા ઇન્દ્ર વરસે છે આવું જો માણી જો ભક્તિ કરે તો એને વિજ્ઞાન નહી તો પ્રાકૃત બુદ્ધિ વાળો આપણે એવી ભક્તિ કરતા મોટા સદપુરુષ ના થઈ સેવા સેવા ને પસંદ થઈ ઉદય થઈ આવે એ તો કરી તકને નકરતો રસ્તે ન હાલી તો કેમ થશે આલે કામાં કે આયુ એવું આટલું दान કરિયે તો કલ્યાણ થઈ નહી કે આયુ નહી दान નું આયુ ન થી કે એ કે વાત દે આમ દે કે આ તો થા અને થાખી આખાઈ ટોપરી બગાયે તો કે કે આવ આખાઈ વર્ષ નંબર પર કે ન થાતું બાંધી તો કે આ બધું પીડી ગયા આવું કોઈ નહી સમજાવતું આવો કાઢો કોઈ સમજાવતું કરી બીજી કોઈ ભક્તિ હશે આખું વચના વર્ત રડાવી દીધા એક બાજુ કરવા એને એક બાજુ બતાવવા કરો અને એમાં આપણા કરતા વધારે પૈસા આપીને આ માવે નહી સેવા કહેવાય પતિ દેવા લેવાનું આમાં ભૂલી સમજાવે ચાર દેવાનું આ પણ થાય રાજા નથી વાયુ વાય છે યાદ કરવા અને પછી કરવાનું તો હોય ક્યાં આય ક્યાંક હું એજ વિચાર કરતો તમે આવશે આવું અને અત્યારે ચાલી રહ્યું છે એ કઈ નહીં આવે ભગવાન ની મૂર્તિ વિના બીજી આત્મ દર્શન આદિ પ્રાપ્તિ ની હૃદયમાં ઈચ્છા છે આત્મ દર્શન થતું છે કયું ભક્તિ એ કરી ને કેમ ભગવાન રાદી થાય છે આપડે થોડાક બધા જઈએ છીએ અને પછી આગો ખાઈ ગયું હું મીન્સી સોની નો દુ કરો ઓનું જોવાનું મળે ધ્યાન લગી મરે નહીવું એટલે જોવાથી કઈ જીવતો નથી જોવાનું મળ્યું એટલે જોવાથી નથી પણ બોલાય છે આમ કે જોવાનું મળે ત્યાં લગી મરે નહી કારણ કે જોવાનું મળ્યું એટલે એ ગમે રીતે છ કપટ કરીને પણ લઈ લેવાનો છે ચોમાસા નો દિવસ નિમી એકાદશી આવી હવે હરિભક્તો નીમ લે વારો આવ્યો સ્વામી વાલ મુકંદ લાગી જવા સાધુ આવમ આપેલા સ્વામીજી તો નીમ લેવા આવ્યા તો નીમ દેવું જઈને એમ નઈ કોનું નોરામ આપને ત્યાં આવડા આવે ને સાચું તો એ પછી કેમ રેવાય કે બધા છે સ્વામી શું છે અમારે શું છુટી દેવી કઈ નઈ દેવું આ ચોમાસું હાલુ છે એટલે જાઓ કોઈ બી ચોરી નો કરું પણ બે હાંડા ની આપો બે આંડા ની છુટી આપે ન પેડવું કોઈ બી ઓકે એટલે બે આંડા જેટલું ફોનુ તો લઈ લેવું ને હા એ છુટી કેવાય બે આંડા સ્વામી છે તેના સંતો હતા એટલે આ દેહા બીમાર ની જીવો છે એ કઈ પણ આવું કર્યા વિના રહેતા જ નથી એમાં હોની નું દ્રષ્ટા આપડે દેહધારી જોઈએ પાંચ માળા તમે ફેરવતા કર્યા એ કાયમ દેખાયા કરે એટલું કરું છું એટલું કરું છું એટલું કરું છું અને હું ભગત છું ખરું करतर કેટલા તીખર કરીએ છીએ પણ એ નો દેખાય છે કે નથી વધારું વધારવું હોય તો આમ કરવું પડે આખો છોપડો આ વચન અમરે તમે નિરાવી જવું નથી રાખતા હજી હજી હજી એમાં અને આ મંદિરે ગયા પાંચમાળા ફેરવીને જરાક થોડુંક દાન દેતું ઈ લેકાયા કરે હું બહુ કરું છું બહુ કરું છું બહુ કરું છું અને બીજું કે ક્લો ગળિયે છે પાપ કર લેસ પાપ મે કરતા હો પાપ હે પાપ કરતા હો એ જો जायગર તમને ગુંડા લાગી તો ગુંડા તો લાગી એક જો મે આ કે તો આની વાકે દો એ जायગર આ રાત્રિ દે મા વિચાર કરીએ ને ભક્તિ તો દેખાય એવું હાથમાં લાવું એટલું માનતી એને બઉ માનતા હશે ને બધા કે ભલા ની ખાતર પણ સ્વભાવ પણ લગભગ એવું હોય ગુણ જ નહિ બસ વખાણ થાય તો બરાબર કહેવાય ક્યાં ભૂલીયે છે એને કોઈ માલી બાત જ નથી પછી લાખો વર્ષ તમે સત્સંગ કરો બદલે પરલોક ની વિશે જરૂર ન્યૂન સુખ ની પ્રાપ્તિ થાય છે સકામ ભક્ત કેવાય કોણ આત્મદર્શન આપડે બધા આત્મદર્શન છે ને હજી બીજું ઘણું જોવા ઈચ્છી હવે એ માર્ગે તો કઈ નો હોય આયો અને અક્ષરધામ ના અધિકારી એમાં કે રોકે અને ટોકે એમ ઊંધું પડે પાછું પાછું પડે આવડા તો ઠીક વ્યવહાર છે અને ગ્રસ્ત છે कर है स्वभाव पर जरा मर ले गोपाल स्वामी ग्रस्त ने ત્યાગી થાય ખબર છે એના કરતા વધારે દુઃખ થાય અમને ધાર્યું ન થયું એમાં સંકલ્પ મરી ગયો કઈ સંકલ્પ ધાર્યો એ પ્રમાણે ન થયો એટલે ગ્રસ્ત ને જુવાન દીકરો મરી જાય પછી ધંધો નો કરે ની પેલી હોય કરે અને હોય કરતા ને પાછો ધંધો કરે હોય હોય કરતો જાય ધંધો કરતો જીતે ને એમ દીકરો દીકરા મૃતક પારું પડે તમને ખબર ન પડે અમારી નાત ની અમને ખબર હોય હે મહારાજ હે મહારાજ ભક્તિ હોય સેવા હોય ધર્મ હોય કઈ નો અડે કોઈ નહીં અડાય નઈ જ્ઞાન ને અડય નઈ વૈરાગ્ય અડાય નઈ ભક્તિ ને અડાય ની કઈ ના અડાય ને ખરખરો પાડવાનો જીજો ભક્ત કહ્યો તે ઉપર થી તો જેવો જણાય देह मूके तर बहु मोटा सुख ने पा भगवान पार्सदाय श्री कृष्ण भगवानी मूर्ति ने विषे ભક્તિ થઈ ને ભક્તિ વૃદ્ધિ રીતિ ભક્ત ને આત્મનિષ્ઠ છે મહારાજે એમ કીધું આને આ ઈચ્છા હોય તો કોના કરતા શ્રેષ્ઠ ઈચ્છા હોય તો ઈચ્છા વાળા કરતા હોય શ્રેષ્ઠ આત્મનિષ્ઠ અને નિશ્ચય ને બધું છે બે ભક્તો ની તુલના કરે બરાબર છે પણ એ કેમ બે ભક્ત ખરા પણ છે આત્મનિષ્ઠા બોલવાની વાત છે આત્મનિષ્ઠા આવે તો ભક્ત હોય એટલે ઈ ફક્ત નથી થતું અંદર આવી અને આત્મનિષ્ઠા આવી એટલે એને દુખ જ નથી બન્યું કઈ દુખ નથી જમવા બેઠો હોય આત્મનિષ્ઠ હોય ને એવું હોય ખારું હોય તીખું હોય ખવાય એવું નથી અને દુખીઓ થાય અહી આત્મનિષ્ઠા માં એટલે આગળ જુના સંતોષ ઉધુ ધર્યું આવતું પંક્તિ માં જ બિરસાતું તીખું છે દૂધ પાક માં મીઠું પડી ગયું ઘણા સમય પેલા વાત કરી દે આપણે તરત આમ બગડેલું જે બગડેલું એક જણો બોલી લીધું પછી આપણે માની લીધું પણ બગડેલું છે અનુભવ તો કરવો જોઈએ અનુભવ કર્યા વિના વાતેલું કરી અને નાખી દઈએ આપડે લગભગ માણસ માં બીજો કોઈ લો આવે જન્મ હશે એ પાછો બીજા ને ગાય ગધેડી જન્મ હા પલાણો કેતો આ જીવ પ્રાણી માત્રન્મ હતો પણ એક આ જગત વ્યવહાર મનાય ગયું મને બ્રાહ્મણ કયો એટલે હું હારો જરાક થયો એટલે દુઃખ નથી લાગતું અને ગધેડી નો કહેતો દુઃખ લાગે છે ન પણ બે ખોટું આત્માની સાથે ઓબંધ નથી એની બધા સાધુ નું કૃષ્ણ ખરખરા રહેશો ત્યારે બીજા જોનારા દાને મળો મેર્યા ભગવાન ને આશ્ચર્ય આવ્યો ભગવાન ની ભક્તિ કરું છું આ સાધુ ની સેવા થાય છે એટલે મારું તો કલ્યાણ થઈ મને ખેલાડા નો વિચાર હતો મારી બેન નું કલ્યાણ કાઢે જો કલ્યાણ અહીંયા થઈ ગયું પણ વિચાર થતો તો મારી બેન હું થશે પેલા સાધુઓ પંચીકરણ નવા સાધુ ને વંચાવતા ણ માં શું આવે છે એટલે આવડો આ ક્રો તને પેલા ને કઈ આવે ભગવાન પાસે જવામાં ભક્તિ વાળા ને સુખ ની પ્રાપ્તિ થાય એ આપણે બરાબર છે ને બેઠા બેઠા વિચાર કરી ને ત્યારે લખ્યું છે આ દ્રષ્ટિ ન આવે આ દ્રષ્ટિ ડામાં ડાયો માણસ હોય એને કોઈ થી મળો પુરુષ છે જગત એને ડાયોર્દ આવે છે ઈ યાદ આવે યાદ આવે આ એકલે મૂર્ખ કયા ઈ માની લીધું હજારો ડાયો કહે છે એ માળા નું ભૂલાય અને એકલાનું માની એક લાનું માની લઉ મ એમને એમ કે ભલે કેવી પણ આ બધા એ મોકી લીધું પાંચ પૈસા આપે એટલે ભક્તિ એવું ઉપલબ્ધ જરા કરે એનું નામ ભક્તિ ભક્તિ નામ છે ખબર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર આગળ મુનિ તથા દેશ દેશના સભા ભરાય ને બેઠી હતી પછી શ્રીજી મહારાજ સર્વ હરિભક્ત ભગવાન નો ભક્તો હોય કરીને કરે બરાબર ઈર્ષા એ કરી વાંચનો જે નવધા ભક્તિ તેને જો હરિભક્ત ઉપર ઈર્ષા એ ને કરે તો રાજી તમારે છોકરા ચાર પાંચ હોય અહીબા એકબીજા ઈષા થી ઝઘડતા હોય પાછા એ કામકાજ કરતા હોય અને બાપા કોચવાય નઈ ઘર હાંચવે બધું કરે આવડા બોયલું હાંચવે બોયલું સહન કરે તો એને દેખી તમે એવું જ છે કરે બધું અને ઈર્ષા નો ત્યાગ કરી ને કેવળ પોતાના કલ્યાણ ને અર્થે ભક્તિ કરે પણ લોકોને દેખાડ્યા સારું ના કરે તો તે ભક્તિ એ કરીને ભગવાન પ્રસન્ન થાય છે માટે જેને ભગવાન રાજી કરવા હોય તેને તો લો કરી તથા કઈક પોતાને અપરાધ થઈ જાય તેનો દોષ બીજા ને માથે ધરવો નહીં પણ એ આપણે રાત્રે દિવસ એ કોક ની ઉપર નાખે અને પોતે ચોખ્ખો થઈ કાગડા છે ને કાગડા ની ખબર છે ડાળી ઉપર જાય ને આ મંગ ચાંદ કહી નાખે તો કાગડા ની રીતિ આમ ચોખ્ખી કરી કહી એમ એવા જીવો પૂજ્ય કરતો હોય મારો ચાંદ ભગવાન ની ભક્તિ કરતા થતા કઈ પોતાને અપરાધ થઇ જાય તો તેનો દોષ બીજા અને જીવ માત્ર નો એવો સ્વભાવ છે ત્યારે એમ બોલે છે મને બીજે જો કોઈ કે ભૂલાયો ત્યારે મારા ભૂલ પડી પણ મારા માં કઈ વાંક નથી પણ હોયે એમાં પાણી ભરવા જાય હવે એની માથે રાખું એમાં બીજી બાઈ ને ત્યાંથી આવી હોય એ ઘર માં દેરાની જથાણી બધા હોય પણ ઓલી ઇંડોની મારી ઈંડોની જમી લીધી તો ઉપાડવું છે તો બે આ ઉપાડવું છે બે ને ઘરું વિચા થઈ પડે હવે બેડું ભરવાઈ જવું છે માથે ઉપાડી ને લાવવું છે હિંડોની મારી કેબ લીધી એનું હોય એવી ને એવી તકરારું અમારે આમ કહ્યું આમ કહ્યું વિચાર કરો તો દેખાય આ અનાદી અજ્ઞાન છે ને એ આગળ જવા દેતું નથી જીવને રોકી રાખે જંગલ માં એટલે બપોરે ફૂકારોટલા ખાવાના છે હારું મળે બહાર કઈ હારું મળે અને ત્યાગી જઈ જઈએ શેનો ત્યાગ કર્યો અંગી આવે પણ બે માં એકબીજાને ઓળખે નઈ એ જાણે રાહકો ઓયલો જાણે રાહ કોક માવો આવે ધર્મશાળા એક જ એમાં ખીલી હતી ધર્મશાળા એટલે આગળ કયા અંતર નો હોય ખુલી હોય નહી તો એઠું મૂકવું પડશે આ દેખી ગયો મારો ઉતાવળો આવ્યો આ ઉતાવળો આવ્યો બે હગીયા ચડીને તો બે ગડગડતી જ દીધી બે કાથ મૂકી દીધો ખીલી પેલો હોય ઘટલું નહીં પણ બે ગણા બોલાચાલી થાય બીજા વડે માર્ગો આમ છેલ્લા બેઠા એસે પેલા થી આવીને એના ભાડા ને દાહ આવ્યા આ છે બાબા એટલી બધી લડાઈ એક જણો મારાક ની ખીલી કોક ની ઘડી ભાઈ પોળો ખવો છે અને પછી હોય જવું ખીલું બાંધ લૂંટા ગોપીચંદ ને જે ગોપીચંદ ને બે હતા બે ને જાગૃતિ આવી આપણા દુનિયા વખાણ કરે અને આપડે બાજી એ ગણો કે તમે તરત બદલી હશે બઉ પૂછ્યું આપણા વખાણ કરે આપણે શું વાત કરીએ તમારી વાત થાય હોકારો એમ હોકારો જેમ સભામાં હોકારો છે ને હોકારો જય <laughs> ગણેશ